અનેક ભાવ નીકળે ઉર્ણન કર્યુંમરણ રાખવું જ પડે છે બાલકૃષ્ણ ધીરે ધીરે હવે મોટા થાય છે ઘૂંટણીએ ચાલવા લાગ્યા બાલકૃષ્ણ ગોશાળામાં આવે ત્યારે યશોદામાં ને થોડી ચિંતા થાય છે કદાચ કોઈ ગાય મારે તો મારા ઘર ગાયો લાલા ને હાથ છે ગાયો ના આશીર્વાદ છે એક એવું થયું બાલકૃષ્ણ ગોટણી એ ચાલતા ગોશાળામાં આઠ દસ દિવસ કોઈ ગાયનો વાછડો ત્યાં બેઠો હતો નાનકડો વાછડો નિર્વિકાર હોય ભગવાન નિષ્કામ જીવ સાથે રમે છે જીવ ને સંસારનું સુખ મીઠું લાગે છે તેથી ભગવાન જીવ દૂર રહે છે જીવ જ્યારે ભગવાન જેવો થાય આઠ દસ દિવસ નો વાછળો નિર્વિકાર છે નારા થયું આ મારો ભાઈ બંધ બેઠો છે મારા જેવો જ છે જીવ જયારે ભગવાન જેવો થાય ત્યારે ભગવાન સાથે રમે છે વાછડાના ગાળામાં હાથ નાખ્યો વાછડો થોડો ગભરાયો બોલવા લાગ્યો ત્યારે લાલાને પણ ભીત લાગી મૈયા વાછડો ગાય માતાને અને બાલકૃષ્ણ યશોદા માતાને બોલાવી રસોડા માંથી દોડતા આવ્યા શું થયું શું થયું બહુ ચપ્પળ થયો મને ઘરનું કામ કરવા દેતો નથી લાલાને ઉઠાવી દીધો ભાગવત માં એવું વર્ણન છે બાલકૃષ્ણ માં ને વારંવાર કે તું મને છોડી નહી ઘરનું કામ કરવા જાય છે ત્યારે મને એકલા ને બહુ બીક લાગેલ છે માં તું મને છોડીશ નઈ મને ગોદ માની ને બે બધા હું બે ઘરનું કામ કોણ કરશે કે ઘરનું કામ ગોપીઓ કરશે બાલ લીલાનું એજ રહસ્ય છે નશોદા શ્રીકૃષ્ણ થી દૂર જાય ત્યારે રાક્ષસો આવે નજીવ છે યશોદા બુદ્ધિ છે વ્યવહારનું કામ શરીર થી કરો ઇન્દ્રિયો બાલકૃષ્ણ ને ભૂલી ને ગોપીઓનું સન્માન કરવા જાય ત્યારે શક્તા સુર આવે બુદ્ધિ શ્રી કૃષ્ણ થી દૂર ન જાય જીવ ઈશ્વર થી વિમુખ ન થાય વ્યવહારનું કામ કરવું જ પડે છે પ્રારબુસાર વ્યવહારનું કામ જે પ્રાપ્ત થયું છે જયારે વિમુખ બને છે ત્યારે જ રાક્ષસો ઘરમાં આવે જીવ ભગવાન ના સન્મુખ હોય ત્યાં સુધી કોઈ રાક્ષસ આવતો નથી બાલક સુમહાતપા ગરગાચાર્યજી ફરતા ફરતા નંદ બાવાના ગોકુળમાં આવ્યા છે નંદજીએ સ્વાગત કર્યું છે અને ગરગાચાર્યજી ને કહ્યું છે આપાવ્યા તે બઉ સારું છે વૃદ્ધાસ્થામાં બાળક થયો છે એને બધા લાલ લાલ કહીને બોલાવી સંસ્કાર થી શુદ્ધિ થાય છે સંસ્કાર કરવાથી દોષ દૂર થાય છે નવીન શક્તિ ઉત્પન્ન થાય છે બહાર કોઈ પણ વસ્તુ ઘરમાં આવે ભૂમિ નો સંસ્કાર છે જીવ માના પેટમાં આવે તે દિવસ થી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે છોકરો થવાથી સુખ મળતું નથી છોકરો લાયક થાય તો સુખ આપે છોકરો લાયક ન હોય તો માતા પિતાને રડાવે બાળક આવે તેને સારા સંસ્કાર આપવાની જરૂર છે જાત કર્મ સંસ્કાર છે નામ સંસ્કાર છે આ જીવ પશુ પક્ષીઓની માં ભટકતો ભટકતો માનવ શરીર આવે આ એક દિવસ પશુ હતો કોઈ કોઈ વખત બુદ્ધિમાં પશુ ના સંસ્કાર જાગે છે માનવ પશુ પશુ ક્રિયા પણ કરે કોઈ જન્મમાં પશુ હતો અને તે પશુ સંસ્કાર જાગ્યા પછી પશુ થઈ જાય અને તેથી સનાતન ધર્મમાં સોળ સંસ્કાર બતાવે આજ કાલના લોકો સંસ્કાર કરતા નથી અને તેથી પાપી પ્રજા ઉત્પન્ન થવા લાગી ગરગાચાર્યજી ને કહ્યું છે તમે આવ્યા છો તે સારું થયું બાળકનું નામકરણ કર્યું નામકરણ નો ધાર્મિક વિધિ બરાબર કરવો હોય તો પાંચ છ કલાક સમયની જરૂર પડે કેટલાક લોકો લૌકિક ને બહુ મહત્વ આપે છે ગોર મહારાજ ને કે લૌકિક ને બહુ મહત્વ આપવું નહીં વરઘોડામાં ફરવું હોય પંદર મિનિટ અડધો કલાક ફરવો પૂજામાં ઉતાવળ કરે અને વરઘોડા માં ફરે બહુ મહત્વ આપે તમારો પ્રેમ છે તમે ગામના લોકો ને ભૂલાવશો ચાંદલો કરવા માં જ વખત જાય નંદજીએ કહ્યું હું લૌકિક ને બહુ મહત્વ આપતો નથી ધાર્મિક સંસ્કાર બરાબર થવો જોઈએ શ્રી કૃષ્ણ નું જન્મ નક્ષત્ર છે રોહિણી રોહિણી એ નક્ષત્રના દેવ ની સ્થાપના કરી છે એક એક નક્ષત્રના એક એક માલિક દેવ હોય વેદો માં વર્ણન છે રોહિ નક્ષત્રના દેવની સ્થાપના કરી પૂજા કરી અગ્નિમાં હોમ કર્યો રોહિણીજી ના ગોદમાં જે બાળક છે ગરગાચાર્યજી એ કહ્યું કે આ બહુ બળવાનું થશે લોકોને રમાડશે બહુ પુણ્ય કર્યું છે આ તારો દીકરો નારાયણ ભગવાન ના જેવો છે બધા નારાયણ લક્ષણ દેખાય છે તસમાનંદ આત્મજો નારાયણ સમૂહ આના લક્ષણ બધા દિવ્ય છે આના નામ અનેક છે આની લીલાઓ અનંત છે આ છોકરો ભગવાનના જેવો થશે નારાયણના જેવો થશે શ્રી શ્રીધર સ્વામી નો અર્થ સરળ છે નારાયણ સમાન શ્રી કૃષ્ણ થશે આવો શ્રીધર સ્વામી અર્થ છે નારાયણ સમા શ્રીકૃષ્ણ વૃંદો નહી શ્રી શ્રીધરસ્વામીનો અર્થ બહુ ગમ્યો નથી અર્થ ઉલ્ટિ નારાયણ શ્રીકૃષ્ણ સમાન નારાયણ સમા શ્રીકૃષ્ણ નારાયણ સમા શ્રીકૃષ્ણ નારાયણ સમા નારાયણ અને શ્રી કૃષ્ણ એક જ છે નારાયણ શ્રી કૃષ્ણ વૃંદાવન ના જે સંતો છે એમના ઈષ્ટદેવ દ્વિભુજ મુરલી મનોહર શ્રી કૃષ્ણ નારાયણ ચતુર્ભુજ છે નારાયણ શંખ ચક્ર ગા પદ્મધારી છે નારાયણ ભગવાન ના જેવો આથ વૃંદો એ અર્થ કર્યો નારાયણ શ્રી કૃષ્ણ સમાન છે નારાયણ નારાયણ કરતા પણ મારા શ્રી કૃષ્ણ નારાયણ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે આ પ્રેમ કથા છે પ્રેમ માં થોડો પક્ષપાત થઈ જાય ગુંદા ગુંદા જે સંતો છે એમની નિષ્ઠા દ્વિભુજ મુરલી મનોહર શ્રી કૃષ્ણ વૃંદાવે છે નારાણ મારા બાલકૃષ્ણ ને બે હાથ છે ચાર હાથવાળા દેવ થોડા બેડોળ જેવા લાગે મારો કનૈયો બે હાથ વાળો કેવો દેખાય અરી સખી નારાયણ તો હાથમાં શંખ રાખે છે શંખ વગાડનાર દેવ મોટો કે વાસળી વગાડનાર નારાયણના હાથમાં શસ્ત્ર છે સુદર્શન ચક્ર છે ગદા છે આ બધા જ દેવો હાથમાં શસ્ત્ર રાખે છે મારો કનૈયો રાક્ષસ હોય કે પશુ હોય લાલાનો દાસ બની જાય છે બીજા બધા દેવો શસ્ત્ર પ્રેમથી મારે શ્રી કૃષ્ણ પ્રેમ મૂર્તિ છે શ્રી કૃષ્ણના આંખમાં એવો પ્રેમ ભરેલો છે એક વાર જેવો શસ્ત્રો થી ઘાયલ કરે છે મને એમ લાગે છે વૈકુંઠ નારાયણ કરતા પણ મારો કનૈયો શ્રેષ્ઠ છે કેવી વાસળી વગાડે છે વૈકુંઠ નારાયણ તો શંખ વગાડે શંખ વગાડનાર દેવ મોટો છે કે વાસળી વગાડનાર દેવ હું નારાયણ પણ અભિમાન છે મારા પાછળ પાછળ ચાલે છે વગર બુલાવે મારા ઘેર આવે છે કનૈયો જેવી લીલા કરે એવી લીલા તો વૈકુંઠ નારાયણ પણ કરી શકે વૈકું નારાયણ કહી શકે કે તમે ના છોડી શકે તને મારું માખણ ભાવે છે મારા ઘર ના જેવું માખણ તને કોઈ ઠીકા મળશે નહી મારા ઘરનું માખણ ખાવું હોય તો તું નાચ ને ગોપી ના આગળ થઈ થઈ થાય નાચ જેવી લીલા કરે છે એવી લીલા વૈકુંઠ નારાયણ પણ કરી છે રૂપ આધુરી વેણુ માધુરી લીલા માધુરી શ્રી કૃષ્ણ કરીએ તો કદાચ અમારું અપમાન થશે બાળકૃષ્ણ તો બાળક છે એના માટે કોઈ પર નથી દોડતો જાય ગોપી સાડી ખેંચી ગોપીને બહુ વાલો લાગે છે લીલા કોઈ દેવ પણ કરી શકે માર્ગમાં મને કનૈયો મળે તો સારું લાલા ને આપવું છે મારા ઘર નું માખણ લાલા ને બહુ ભાવે છે આજે માર્ગમાં મને કનૈયો મળે કનૈયો મળે શ્રી કૃષ્ણ નું સ્મરણ કરતી કરતી જાય બજારમાં આવ્યા પછીઓ યાદ આવે બજારમાં બોલવાનું કે માખણ લોધવ એના મનમાં માધવ છે એના બુદ્ધિ માં માધવ છે એને ગોળીમાં પણ માધવ દેખાય માખણ શબ્દ એને યાદ આવતો નથી મજામાં બોલે છે માધવ લો માધવ બાલકૃષ્ણ છે આ કેવી જબરી છે માર્ગમાં એને બાલકૃષ્ણ મળ્યા ગોપીને કયું વર સખી મને માખણ હું ગોકુળ રાજા છું એની સાડી ખેંચવા લાગ્યા મને આપ્યા વિના માખણ ક્યાં વેચવા જાય ગોપી ને આનંદ થાય ન જવા દો હું ગોકુળ નો રાજા છું મને માખણ આપ્યા વિના ક્યાં વેચવા લઈ જાય ગોપી લાલા ને કે તું શાનો રાજા આવ્યો ગોકુળ ના રાજા તો દાવો ભૈયા છે તું રાજા નથી નોરાંભ્યું છે નંદર આવ્યા રાજા આવું આવું બોલે છે બાળકૃષ્ણ ને ગમે તું આવું બોલે છે હું રાજા છું કે તું રાજા નથી હું તને નહીં આપું મને છોડ લાલા ને છોડીને ગોપી જવા લાગી એના હૃદયમાં પ્રેમ છે રસ્તામાં એક પથરો પડ્યો હતો તે લાલા એ ઉઠાવી દીધો ગોપીની નજર શ્રી કૃષ્ણના મુખમાં છે લાલા આંખ કેવી છે લાલાના વાળ કેવા છે મુખાર દર્શનમાં તન્મા છે લાલાના હાથમાં ગોપી લાલા એ પથ્થર એના ગોળી ઉપર માર્યો ગોળી ફોડી નાખી દહી બધું દોડાયું બાળકૃષ્ણ દોડતા દોડતા ઘર માં લાલાને મેં આપ્યું નહી મારી ગોળી ફોડી નાખી કનૈયો દોડતો દોડતો ઘરમાં આવ્યો છે ગોપી ની ગોળી ફોડી નાખી સાડી બગડી ગઈ ગોપીને ઠીક લાવ્યું નહીં હવે યશોદાજી પાસે જઈને હું કઈ તમારો દીકરો બહુ તોભાન કરે ગોપી આવી ના ને કેવા લાગી મારી સાડી બગાડી મારી ગોળી ફોડી નાખી બાલકૃષ્ણ નાના આ ગોપીને ઘરમાં જવાનું કે આ ઘરમાં ગયા પછી હું તને બધું સમજાવીશ મને આની લાગે છે મને મારશે કે બેટા તું મારા ગોતમાં છુ તને કોઈ મારે તારે જે કઈ કેવું હોય તે કદાચ તાવ આવે તો મારા ગામમાં કોઈને તાવ આવે નહી આરોગ્ય પ્રચાર મંડળ અધ્યક્ષ હું છું કયો બધાનું આરોગ્ય ત્રણ દિવસ એનું વાસી દહી વાસ આવતી હતી ત્રણ દિવસ બે દિવસ તો થઈ ગયા હવે જે થયું તે થયું મારા લાલા એ ગોળી ફોડી કોઈને કહીશ નઈ મારા ઘરની પાંચ ગોળીઓ તને આપવું અત્યારથી ગામમાં જાહેરાત કરે છે ગોળી ફોડે છે હું તકરાર કરવા આવી નથી હું તો કેવા આવી ગઈ ગોળી ફોડે તો બહુ વાળો લાગે એના વિના મે રહી શકતા નથી લાલા ની વાતો કર્યા વિના મન માનતું નથી શ્રી કૃષ્ણ જેવી લીલા કરે છે એવી લીલા કોઈ દેવ કરી શકે શ્રી કૃષ્ણની લીલા સંતોએ અર્થ કર્યો છે નારાયણ શ્રી કૃષ્ણ સમાન નારાયણ સમાન શ્રી કૃષ્ણ છે આ અર્થમાં નારાયણ મુખ્ય અને શ્રી કૃષ્ણ ગૌ થાય પક્ષપાત થઈ જાય મારા શ્રી કૃષ્ણ નારાયણ કરતા નારાયણ જરા પણ ભેદ નથી નારાયણ સમો ગુણ જન્માક્ષરમાં ગ્રહો કેવાય છે દર્ચાર્યજી તો ગ્રહો બહુ સારા છે શ્રી કૃષ્ણના જન્માક્ષર માં ત્રણ ગ્રહ ઉચ્ચ ક્ષેત્રના છે પાંચ ગ્રહ સ્વ રાજમાં કોઈ ખરાબ ગ્રહ હોય તો મને બતાવી દો કોઈ કુયોગ છે ધર્માચાર્યજી એ વિચાર કરીને કહ્યું બધા ગ્રહો સારા છે શ્રી કૃષ્ણના જન્માક્ષર યુ યદાજી એ કહ્યું છે માણસ રાહુ લાલાને આપશે રાહુને કઈ ત્રાસ આપવો હોય તે મને આપે મારો કનૈયો આનંદ માન્યો આજ્ઞા કરો તો બાર બ્રાહ્મણોને રાહુ જપ કરવાની બહુ જરૂર નથી અમારા જ્યોતિષ શાસ્ત્ર નો સિદ્ધાંત છે જે પુરુષ ના જન્માક્ષર માં સપ્તમ સ્થાન માં રાહુ બેઠો હોય અને તે નીચક ક્ષેત્ર નો હોય ખરાબ યોગ એને કઈ થવાનું નથી જે પુરુષના જન્માક્ષરમાં સપ્તમ સ્થાન માં નીચે ક્ષેત્રનું રાહુ હોય એ અનેક સ્ત્રીઓ ધણી થાય એવો યોગ છે ઈશોરા માતા એ કહ્યું એક મહાત્મા આવેલા અને તે કેતા યશોદાજી એ કહ્યું છે હવે બહુ મોડું થયું તમે ભોજન કરો ગરગાચાર્ય મહાન જ્ઞાની છે તપસ્વી બ્રાહ્મ છે ગમે તેનું પાણી પીએ એની બુદ્ધિ બગડે સદાચારી બને સ્વેચાર ઉત્પન્ન થાય મહાન જ્ઞાની છે તપસ્વી છે મને કોઈનું પાણી પણ ચાલે જળ ભરીશ મારા ભગવાનના માટે રસોઈ બનાવીશ ભગવાન યશોદાજી એ કહ્યું કે હું જાણું છું નળગા સ્નાન કરીને આવ્યા છે જમના જળ લઈ આવ્યા છે યશોદાજી કહ્યું તમારા ઠાકોરને ભાવે એવી સુંદર કોઈ મીઠાઈ બનાવો નારાયણ મારા નારાયણ ને ખીર પૂરી ભાવે રસોઈ ભગવાન ના માટે કરો રસોઈ કરવી ભક્તિ છે કેટલીક માતાઓ તો એવું સમજે છે ભગવાન નું સ્મરણ કરતા જગવાન ના માટે રસોઈ કરે છે ભગવાન એ માને છે મારી ભક્તિ કરે આજ કલ ની આ રસોઈ કરવાનો કંટાળો આવે છે બહાર બહુ ફરે બજાર માંથી એની બુ બગડી બજારનું ખાવું નહી ઘર માં પવિત્રતાથી રસોઈ કરો ભગવાન ને ભોગ ધરો અન્ન અમૃત થઈ જશે અમૃતવતું અમૃત્ય ઉપસ્તરણ કરો ભગવાન ભગવાન કેટલાક લોકો એવા હોય છે ઘરમાં રસોઈ થાય તો ઠાકોરજી ને ભોગ ધરે છે ઘરમાં કોઈ જમનાર ન હોય તો ભગવાન આજે અમે બધા મીઠાઈ ખાવા માટે જવાના છીએ મિષ્ટાન ખાવા જવાના લગ્નમાં જવું છે તમારા માટે વાડગી ભરીને દૂધ નું લઈ આવ્યો છું આવતીકાલ સુધી તમે દૂધ ઉપર કોઈ વખત નારાજ પણ છે મને તું દૂધ ઉપર રાખે તાવને કે છે જાય મળવા માટે બહુ ખાખા કરે છે એવો તાવ આવશે એવો તાવ આવશે ઘણા દિવસ સહન કરે છે રસોઈ ભગવાન ના માટે કરો ઘરમાં કોઈ જમનાર નથી તેથી શું કોઈ ખાસ મહેમાન આવી જાય તો કરવું પડે છે માનવ ના માટે કરો છો ભગવાન ના માટે કેમ કરતા નથી માનવ ભૂલી જશે ભગવાન ના માટે કર્યું હશે તો ભગવાન નથી મારા માં કેવો પ્રેમ છે મારા માટે આ બધું કર્યું હશે ભગવાન યાદ રાખશે જીવ ઈશ્વર ના ઉપકાર પણ ભૂલી જાય છે તો જીવ જીવ ના ઉપકાર ભૂલી જાય તો શું વાત કોઈ જીવ ના માટે કરશો ભૂલી જશે ભગવાન નહી ભૂલ રસોઈ ભગવાન ના માટે કરો પવિત્રતાથી કરો ભગવાન ભોજન કરવાના છે એવો હૃદયમાં પ્રેમ ભાવ